વેદસ્તુતિ ઉપર શાસ્ત્રીજી મહારાજનું પ્રવચન નોવનાચરિતા કથા યાર ભી ભુવૃતિ પેલો કમલા શ્રવણ કથા ગાય મો તો નામ વેદો heyo ya taratata param kamatayade bhavate tamruta uraram ubhatate aruti vaatmato પતંગી વૃતાંત મુખે સતનંતવધામીરા પરમા પરમ શિર સતુ દગા ધનંતવધામીર પરમા પુનરી પતંતિ વૃતાંત મુખે સ્વૃત વિજેત્ર અથ વિત ોન્વય વિપ્ય વયે પરતા પ્રમૃત પુરે વરણ તવુરૂષાંતિલ શક્તિ ધ્રુતાૃત મૃતિવેચ્ય કવયો નિગમાવપના ભુ વિગમાગમાય વાતનો પરીવાસ પરી શ્રમણા ન પરી લશ્ચિત ભારગમપી સ્વરતેરણ સરોજ કુલ સંગઠ ભુવા પ્રિય ચરતી પ્રિયત્મ નિ નવતર મધનુ પાયાદનુયા ભ્રમંતોર્ભે કુશરે મૃત વિરોન્મો ઝડયો ગયુ હૃદય ઉસતે સદરયોમરણાગેન્દ્ર ભોગ ભુજ દંડ વિયો વયમી સમા સૃ સુધા વેદ ન ચાકુભ તત્રાત્રિમૃતિમુતામનેપરામૃતા સ્મરુપતિ ચારુના પુમાનિદા બોધ પરાત્રો દરમિવાચ સદા મનુજ સદિષા જ શેષ મદમાત્મત નજી વિજ્ઞા કદાત મનો પ્રવેશ મિદમાત્મત આત્મત આત્મવિ નહી વિજતી પનક તથાત અનુ આત્મત મન જે સમ છે એ બધું છે તમારે લીધે છે એને ક્યારેક સત્વ ક્યારેક રજ ક્યારેક તમ मना त्रिवृत ईदम आ मनुजात मनुष्य आरंभी ने जीवांद पर बदेशम आ मनुजात अशेषम असत त्राण अने थी छे जे ए मन निर्णय करे छे એ નિર્ણય કોઈથી કાયમ રહેતો નથી કારણ કે મન ચંચલ છે ઘડી સત્વ ઘડી ગરજ ઘડી એનો કરેલો નિર્ણય એ કાયમ રહેતો જ નથી અશી શુ મનની નક્કી કરેલી એ સત જ નહીં શું સત છે જ નહીં સમજ નથી તો ઉલી કારણ કે સત તો એક આત્મા છે બાકી માયા થી ઉત્પન્ન થયેલી બધી અસત છે છોકરાઓ નાના થી સારા માર્ક લીએ એટલે ઈનામ મેળવે કેટલો હરખાતો હોય પાછું ઉપલા ક્લાસ માં ગયો અને ક્યાંક માર્ગ નીચે આવી ગયા તેની ઝાંખો હોય કે ખીલે જે હરખ હતો એ પાછો વડો પ્રધાન થાય ભારતનો આલો પણ પાંચ વર્ષે ઈ પાછો વડો પ્રધાન શેક નહીં હોય એ કોઈક માપી શકે અને આ દુનિયાની કોઈ પણ વસ્તુ બધી તીવ્ર ત્રણ ગુણ માં ફર્યા કરે છે એટલે જગત અસખ એક સ્થિતિમાં જગત આપણે બાળક હતા જુવાન થયા આ થયા અને ત્યાર પછી વયા થઈ વયા તો એની પેઠી વાળા યાદ કરતા નથી હો આ ગમે એનું કમાણા જગત ની અંદર સરવાળે અશક સિવાય ફળ એનું નોકળે મનાહ્રત ઈદમ એટલે આવું માનજે ત્રિવ્રત છે આ મનુજાત મનુષ્ય આરંભીને ઘીણામાં ઘીણી જીવન અથવા થેજ દેવતા સુધી લઈ જાઓ તો એ પણ અશક્ત છે એ સ્થિતિમાં કાયમ કોઈ હેતું કે નથી એ ઉતારી રહી જ મહાપુરુષ પણ સરવાળો તો એ નાશોંધ માં જઈને જ ઉભો રે આ બપોરે જેમ કઈ સાદુ મજાનું અનુકૂળ મળી ગયું ત્યારે જમતી વખતે આનંદ આવે છો પણ આજે એટલું જ નહીં પણ આજે ક્યાંક બહાર ન નીકળ્યું પેટમાં દુખાવ હોવું પડે હાજે હાજે એટલે ખાધેલું દુઃખરૂપ થયો કોઈ પણ આ જગતુ એક ભાવમાં રહેતી જ નથી એટલે છતાં તો ઈ સત ઇવ વિભાતી છે આવી તમે એના અંતરિયાની માલિકા બેઠા છો ને એટલે સત ઇવ એના પ્રતાપે આ હાચા જેવું દેખાય છે દેખાય છે એટલે જગત હોય ગયું છે દેખાય છે નહી પણ એ ક્યારે હાચા જેવું ટઈ સતી તમે એના આધાર રૂપ દેખા છો એનો ભાવ આવડો સત જેવો દેખાય એટલે માણસો એમાં જોઈ ગયા છે તહી સત એવું વિભા આત્મનિર્દ આત્મયાદાહર કોઈ એમાં આત્મવિદાહ કોઈ પણ વસ્તુ એનો આત્મા કોણ એનો આત્મા કોણ આખી સ્કૂલ હોય બહુ સારી ગણાતી હોય પણ એનો કોક આત્મા છે જો હેડમાસ્ટર સારો હોય તો સ્કૂલીના વખાણ થાય છે અને બદલી બીજો આવ્યો ત્યારે મકાન તો એના રહે છે એ બીજા ભાગમાં મંડપો લેવા હો પાછું જો એટલે આત્મ દીધા હોત આત્મ થયા આત્માના જાણતર એવા જે પુરુષો જે આત્મ થયા એના ભગવાનને દેખે છે એને કરીને એને આધારે આ બધું સત છે એમ જાણે છે અજ્ઞાની આને સત માને છે અજ્ઞાની આ શરીરને સત્ય માને છે આત્મવિદાહ આત્મદયા આત્મદયા એના એ આધારે આ ટકીરિયું છે એને સત માને અને અજ્ઞાની લોકો આ ટકીરિયું એને સજ માને એ જેને આધારે ટકીરિયું છે એને અજ્ઞાની જીવો દેખી શકતા નથી આવડ આમાં બંધાઈ જાય છોકરું જન્મે એટલે માવતરામ રાજી રાજી છોકરો જન્મ હાકડી આવે ને વેચે બધું મને ઘરવા ને પણ શું એ ઉપલું જોવે પણ એનો છોકરો જો આજે માંડવો પડ્યો તો રાય પાછી પડાવ્યો અને એમાં જો મરી જાય જોઈ પાછો રડતો હોય આ બધું આત્મબિદાહા જેને આધારે આ બધું ટકીરિયું છે જેને આધારે જગત છે આ જગત છે મન અલગ અસત્ય જાણે અનુભવે આંદ અનુભવી આનંદ માં રે જો એ જૂના સાધુ અફણ હતા પણ એના કીર્તનો જોઈ લો તમારા વેદ વાક્યો ને ટપી જાય એવા છે જો વેદ વાક્યો ને સમજ રીતે વેદ વાક્યો સમજાવવામાં સરળતા કરી આપે છે આ વાક્યો જો આત્મવિદાહ આત્મકયા સભિમૃશન એ જેને આધારે રહ્યું છે એને અંગે એને સત માને છે કનકસી વિકૃતિ ન ફરી કેજન સોનું ખરીદવાની ઈચ્છા વાળા સોનું જેને જોઈએ છીએ લગડી તૈયાર નથી પણ સોના ના ઘરે સોનું જને જોઈએ છીએ સોના માં જેને છે એ ઘરેણા લિયક નો લીએ ઘરેણા છોડી દે અને કશીઓ વિકૃતિ કદાચ મત્યે જમ દે સોનાના વિકારો ઘણા કડા કુંડળ આ સોનાના વિકારો એ વિકારો ને સોનાની લેવાની ઈચ્છા વાળો તો મારે આ ઘરેણા નથી જોતા મારે સોનું જોઈએ સોનું ઘરેણા નહીં ઘરેણાને સોનાના વિકાર એને ખબર જ કોઈ ની છોડ તો હશે અને કોઈ બક્ષી સાબે એક નીતિ નીતિ ને હું કરું મારે તો હોય એમ કોઈ બોલે આ સરકાર સોના મોડલ આપે છે પાણી ચડાવેલું હોય હોય એના સરકારે ખોટી એના લામે ખોટ્યા બધી છો કરો રાજી થાય મને મહેનત મળ્યું તપાસ કરાવો તો કાંઈ ન હોય માલી કરો છતા માનની ઈચ્છાથી એને ગ્રહણ કરે છે આ જગત નાશવંત જ છે બધી વાત સાચી છે એ જ્ઞાની પુરુષ જાણે છે છતાં આની હારે વ્યવહાર તો કરે છે ભાઈ ભત્રીજા કુટુંબ સંબંધી એ બધો વ્યવહાર જાણે છે અવળા પડશે ત્યારે આપણને હેરાન કરશે અથવા મરી જશે ત્યારે આપણે કાંઈ નથી તોય આવો દાદા આવો કાકા વ્યવહાર કરે સોનાથી વિકારવાળા ઘરેણા ડાયું માણસ સમજે છે કે સોનું છે ઘાટ ગમે એટલા ઘડાયા પણ છે સોનું એમાં જગત આખું છે ને એને બ્રમ ની દ્રષ્ટિએ જોવે જ્યાં જુએ ત્યાં રામ દે બીજું ભૂલે આકૃતિ આકૃતિ જોઈને ભૂલો પડતો ને જો આપડે માનવી છે અમારો દીકરો આવ્યો અમારો ભત્રીજો આવ્યો અમારો ભાઈ આવ્યો એટલે એક થાય પણ એવો આવ્યો છોકરો આ તો દુશ્મન છોકરા ને નો બોલાવ્યો એની દ્રષ્ટિ ફલથી એની ઉપર અને જ્ઞાની પુરુષ છે એ જોતો નથી એ ઓધાર ને જોવે છે આત્મવિદા હો આત્મકયા સત્ અધિમ શાંતિ અને કનકશ્ય વિકૃતિ સદાત્મકયા પરિત જન દે એ કરેડા ને સોનું નથી એમ ન કહે છોડી નથી સ્વકૃતમ અનુપ્રવિષ્ઠમ આત્મતયા અવસ્થિત સ્વકૃતમ અનુપ્રવિષ્ઠમ ઈદમ આત્મતયા અવસ્થિત સ્વકૃતમ પોતાનું રચનાત્મક કાર્ય એમાં અનુપ્રવિષ્ટમ છું માલિપા પ્રવેશ અનુ અનુ એટલે પાછળ ભગવાન છે દરેક પણ જ્યાં જ્યાં કાર્યો થાય છે કાર્ય અનુપ્રવિષ્ટ કાર્ય થઈ ગયું એટલે માલિપા ભગવાન આવી જ ગયા એમ અનુ સાથે આવી જાય અનુપ્રવિષ્ટમ ઇલમ આખું જગત ભગવાનથી વ્યાપ્ત છે આત્મકયા અવસ્થિત એટલે આત્મકયા અવસ્થિત એનાથી આ ટકી રહેલું છે જો આત્મા ન હોય તો આ નો જ હોય આ ગમે એવું હોય પણ આત્મા કશો ને એટલે આ વિકૃતિ વાળું છે એમ જે જે કાર્ય આપણે કર્યું માનવીએ કર્યું ઈશ્વરે કર્યું હોય એમાં અનુભવિત સાથે પાછળ ભગવાન બેઠા જ છે જોઈ ન હોય તો આ વિકૃતિ પામી જાય જોઈ ખશ્યા એટલે આ વિકૃતિ પામી આમાં આત્મતત્વ બેઠું છે ત્યાં લગી આપણે સૌને સારા લાગીએ જો એ ખશું એટલે પામી ગયો જે કોઈ ટકી રહ્યું છે પોતાનું કરેલું કાર્ય છે એ જગત ને ઉપયોગમાં આવે છે પણ ઉલો અંદર આત્મા તરીકે બેઠો છે એને ઉપયોગમાં લેવા પણ માણસ માત્ર કાર્ય માં મોહિત એ કાર્ય જેને અંગે ટકી છે એને કોઈ જોતો નથી વખાણ કરેલ વ્યક્તિ ના પણ વ્યક્તિ નો આધાર કોણ એને કોઈ જોતું નથી આ જગત છે તેને કોઈ ના જાણે સ્વૃદમ અનુપવિષ્ટમ એમ આત્મકયા અવસ્થિત આત્મા રૂપે છે એટલે આધાર રૂપે એને અંદે બધું વ્યવહારમાં ઉપયોગી આવે એક રીંગણું તોડી બગીચામાંથી ના લો તમે એને દેખો છો તમને વાલું લાગે જ પણ બેઠો છે પણ એ રૂપમાં ખસ્યો તો રીંગણું રીંગણા રૂપ માં હોય જ નહીં હોય નહીં એના રજક કણો ભીખાઈ જાય એ ટકી જ રહેતા નથી રજક કણો જે સંઘાત તરીકે બધા જે ભેળા રહી છે અંતરિયામી છે એટલે રોકાય નહીં રોકાય ને વિકૃતિ સ્વૃત મનો પ્રવીમદયા વસિત બોલો એવું અરે હે જગત મનુજાદી આરભ્ય અશેષમ સર્વ અસદ અનિત્ય આ બધું અનિત્ય છે બધા મરીંગડું ઘણી પીડ્યું હોય તમે આમ જોવો છો દેખાય છે દેખાય છે ને એન્યાય જરૂર પડે છો અગ્નિ પ્રગટ કરવો હોય તો તરખલા ભેગા કરીને ફૂફું કરીને આ અગ્નિ પેદા કરે જો એટલે જે કોઈ દેખાય જાય તિવૃત છે તિવૃત છે અને કામમાં ક્યારે આવે છે કે તમે માલિકા બેઠા ત્યાં કામમાં આવે જો તમે ખસી ગયા તરખલું તરખલા રૂપમાં રહી શકતું નથી પાંદડું પાંદડા રૂપમાં રહી શકતું નથી જે પણ જગત માં વ્યવહાર ચાલે છે પણ અંતરિયામી જગત ઓળખતું નથી એટલે આ તરખલા એ મારું કામ કરી દીધું એ વસ્તુમાં રોકાય જ્ઞાની પુરુષ વસ્તુમાં રોકાતો નથી વસ્તુ ના સુધી જોવા જાય આટલો છે ફેર બોલો જીવાત્માત્વિ વિદસ્થ આત્મત અર્થા દેવ મનુષ્યા જીવાત્મસમૂહ્યા પરામાત્મભાવન અવિનાશી અમૃતી જાન પરિણામ પામતા હોય એવા જગત ને પરિણામ રૂપે નથી જતા એના મૂળ કારણ ને તપાસ વિશ્વ પરમાત્મ વ્યાપથી દ્રષ્ટાંતે નાખવું ભગવાન વિશ્વમાં જગતની વિશ્વમાં ભગવાન કંઠ હસ્તા કુંડલહાર કટકાદીપ વિદાત્મત કનકરૂપ તયા કનકાર્નો ત્યજતી કનક કડા કુંડલ કોક આપે સોના ના કુદલાઈ એમ સોનાના ઘરેણા જ્યાં જ્યાં મૂકતા હશે કારણ કે એને થઈ ગયું કાફવાનું સોનાના કૌશે પાણી પીતા હોય કૌશો હાથ માથું પડી ગયો અને ભૂજ્યોગો પડ્યો કાંઠ્યું એની ભલમાં એક બંધ નાખીએ કે કોઈ લાગે નહી એટલો બધો ખેર છે જ્ઞાની પુરુષ સોનું દેખે ભગવાન દેખે અજ્ઞાની વસ્તુ દેખે આનું દુઃખ વસ્તુ દુખે ત્યાં લગી માથા વસ્તુ મટી જાય અંતરિયાની રાગ ને દેશ ને ક્લેશ ને મારું હવે મારું દારૂ ત્યાં લગી તો આ બધા કંયા તેમના તેમ ઉભા રે અને એ કોના ને ઓળખતો જ નથી એ વસ્તુ માં ફાફા મારસ બેઠો લે સ્વીકારે છે તથા દેવ મનુષ્ય પશુ આદિ રૂપે વિશ્વે છે અને દેવ મનુષ્ય પશુ કર્મફળના પ્રકાશ કરનારી જે ભગવાન ની અંતર્યામી શક્તિ વિકૃતિ એને ભગવાન ના ભક્તો ભક્તો છે એટલે એને સમજી જાય છે ઓળખી જાય દુશ્મન આવ્યો હોય સામો આવી પાછળનું ગુંડું કર્યું હોય એ દુશ્મન આવે તો જ્ઞાની દોરુષ દુશ્મન તરીકે એને જોતો નથી એ ઉપલ્યા વિકારો એની આંખમાં આવતા નથી શું ચૈવ સ્વપા કે જ પંડિતા સમદર્શિના હજ પણ એ જાતની બુદ્ધિ જયારે ટેવાય ત્યારે પણ અનુપ્રિષ્ટ વિશ્વ સ્થિનાશી ક્ષેત્ર કર્મ ફલ પ્રદાન રહેલા અવિનાશી એવા ક્ષેત્ર એના કર્મ ફળ ને આપવાને માટે જૂનાધી ભાવથી અનુપ્રવેશ કરી અને અંતર્યામી ભાવથી રહેલું જે આ વિશ્વ એને પરમાત્મ આ ભગવાન નું સ્વરૂપ છે આમ ભાવ તો એવો આવ્યો કે સર્વત્ર જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં એને ભગવાન ની અંતરિયામી શક્તિ નો પ્રકાશ દેખાય પણ તે તે નિકાળ ન દેખાય તેમ ફોનું લેવા નીકળો હોય તો એનું જ છે એમ માની ને આખા વિશ્વ ની સાથે એનો વ્યવહાર આખી દ્રષ્ટિ જ બદલાય જાય છે દ્રષ્ટિ બદલાય ત્યારે આ માર્ગ ને ચલાય દ્રષ્ટિ બદલી નથી त्या ज्ञानी थी व्यवहार करवा जाए तो बे बात बगाड़ ज्ञाने थे पूरु थव अधूर ज्ञाने कोई दिवस कार्य कर सकते उलटसुलट थ्रह्माड सर जो एम कोई एक ऊंच एमा कोई एक, थे, कोई एक नीच छे, खर कोई राजा है कोई કોઈ ગરીબ છે કોઈ દુઃખી છે કોઈક સુખી છે એ જ પક્ષ હતી ને ભાઈ એકને સારું કર્યો એક નબળો કર્યો ત્યારે અમાયું નિવારણ કરે છે ભગવાન સારું બનાવતો નથી ભગવાન નબળો બનાવતો નથી ભગવાન कर्म है। आगिला के कर्म व्यांचनी आपे। व्यांचनी करी आपे। पन कर्म आगिला ने ने आधारे करे, अफवाद कोई भक्त गम्मेवे पापी हो अफवाद कर सुदूराचार भजदेव महान्य भाग जो पापी मापीए એક ધારૂમ ભગવાન નું શરણું લઈને ભજન આવી તો આવીને આ કર્મ ને ભગવાન ભૂમિ જાય છે અને અપવાદ છે રાજા ના નિયમો માં જો રાજ્યના રાજા છોકરો કાયદા બગાત નથી કોઈ નથી ધર્મગુરુ પણ કાયદા બગાત નહી કાયદો બધા માણસને માટે સરખો છે ઈશ્વરને ગે ગમે તેવો હોય કર્મની વહેંચણીમાં આવી જાય પણ કેવળ કર્મ નહીં કેવળ કર્મ કહો તો જૈન મતની શક્યતા થાય પછી વેદ ધર્મ નોંધ વેદ ધર્મમાં કરુણ આવે છે કરુણા દયા ઈશ્વર દયાળું છે દયા એને ઉત્પન્ન ક્યારે થાય એવા એને કર્મ કર્યા એટલા દયા આવી જાય અને કર્મ પ્રમાણે જ વેચણી કરે તો દયા કરી એ તો આપેલ નું હોય એમાં વેચણી નથી આ નોકરીયાત સમાન ડિગ્રી હોય સમાન અધિકાર હોય એને પેલી દરેક પગાર મળે છે એમાં દયા કઈ એમાં દયા કઈ એમાં દયા નથી શોભાવનારો પરીક્ષામાં બધા વિષયમાં પાસ થતો હોય પણ એક વિષયમાં પાંચ માર્ગો રહી જતો હોય તો એને કૃપાના માર્ગ આપીને પાસ આપી દીધે દરેક ઠેકાણે ઈશ્વર ની જ નિયમ છે યા વાટ લે કોનો સાવ પર એ આનંદ કે ના સદ્હલ કે સદાય સદ્તો અખિલ સત્વિકેતિકેત પતાક્રમજ વિણૈય શિરો નિવૃતે વયે પશુ નિવિરા વિભુનાન પિતા વયસે પશુ નિવિરા વિમુનાન પિતા કલી કરત સૌરદ વિમુખા સૌરદા ખલું બુનંતિ વિમુખા અખિલ સત્વ નિચેતું તવિચર અવિણ્ય નિરૃતે સૌરદ સૌદ તબુધાન અપી વિ પશુન એવું પરીવય પશુ બોલો અખિલ સત્વ નિયત સમસ્ત જગત ની અંદર અંતરિયા ની શક્તિ થી માત્ર એ બધા માં રહેવાનું જેનું સ્થાન છે નીકળે ભગવાન ક્યારે યાદ સમગ્ર ભગવાન ક્યારે યાદ સમગ્ર હું કામ દોડા દોડ કરો નથી દેખાય વિચાર કરો અખિલે સત્વ નીકળે તો તૈયાર જે માણસ આખ કેવાય આ બધું અસ્તિત્વ છે એ ઓને આધારે છે વસ્તુને જોવે છે તે પેલા વસ્તુના આધાર ને દેખી જાય આપણે વસ્તુને જોઈ વસ્તુના આધાર દેખાતો જ નથી ભાઈ અને જેની દ્રષ્ટિ એવી થઈ થાભલો દે ગયો તો કરતા આધાર દેખાઈ જાય પેલો પ્રહલાદજી ને દેખાય ગયો બોલ્યો કે તારો ભગવાન આમાં તો મારો ભગવાન એમાં દેખાડી દે તો છે બોલ્યો જાને છે મારું એને એટલે તરવાર વાપરી એને ત્યાં તો નીકળીઓ માન્ય બાકી દો પણ એ પ્રહલાદ દેખાતા એને કહીશું હું દેખતો જ એ તો થાંભલો દેખતો વિચાર કરજો આપણે સાધુ થયા ખો છો ને મતલબ ભગવાન રોટલી ખડકલો ને આપડે જમવા જઈએ ત્યારે પડી હોય લઈ લો એ છે કેવી આ લઈ શકે છે તરત માલી બા વિકૃતિ વાળી દ્રષ્ટિ ઉભી થાય આ ખાવા જેવી સાર ખાવા જેવી જ્ઞાની ભક્ત છે એની દ્રષ્ટિ જ આ જ્યાં દેખે છે ને એમાં બધા એમ દેખે છે કે અંતરિયામી ને આધારે આ અસ્તિત્વ પામીને બેઠેલા છે પદાર્થો એ જો ના હોય તો કોઈ વસ્તુ ક્યાંય ટકી રહેતી જ નથી જાય અખિલ સત્વ ની કેવા કરે જો આપણે હવાર માં મૂર્તિ ને નવરાઈ એ જાણે દ્રષ્ટિ પલટાવી જાય આપણે મૂર્તિ જાણી નવરા છીએ પણ અંદર જે એનો આધાર છે ને કઈ ધાતુ ના રજક પણ રજકણ રૂપમાં રહી ન શકે જોઈલો ન હોય તો કોઈલો એને બથ ભરીને બેઠો છે દીખાવા દેતો નથી આ જગત માં આપણે જાણીએ કે આમાં લોખંડ મજબૂત છે સિમેન્ટ હારી છે ફલાણું હારું છે એટલે આ થંભ્યો ટકી એટલે આપણી દ્રષ્ટિ સ્થૂળ છે એ લોખંડ રાખતું હશે કોઈને સિમેન્ટ કોઈને રાખે સિમેન્ટમાં અને લોખંડ માં અંદર તાકાત એ કોખ ની છો લોખંડની નથી સિમેન્ટની નથી કોખી જેની દ્રષ્ટિ આવી અને પછી પ્રભુને સેવન કરે અખિલ સત્વતયા એ તરીટર જે તમારી સેવા કરે છે પણ આવી દ્રષ્ટિથી એ અધિકારી ને જે રૂપે મહાકાળ નું જે મસ્તકરવી પણ આ દ્રષ્ટિ જયારે આવે ત્યારે શિયાળ મહાકાળ નું જે મસ્તક એની ઉપર પદ કરીને વયા જાય પણ આ દ્રષ્ટિ આવે ત્યારે એ પેલા મહાકાળના મસ્ત ઉપર પદા આક્રમ્ય પદ મૂકી ને અભિગણ્ય મહાકાળ ને પણ ઘેર આવી ના આગળ દોડ્યા જાય છો મહાકાળ રોક્યું શકતો નથી તો એનું દ્રષ્ટાંત કોણજી શાસ્ત્ર માં બધા આવે હજી આ પરોક્ષ વાળા શાસ્ત્ર ને સમજી શકે આપડે આપડી રીતે વાત કરો શિવજી આય ને લડાઈ કરી કેટલા માથા વાળા હામહમાં થયા હવે ઈ આખું સાંભળે તો એમ દુઃખ લાગે કરું કરો તો વાંચો એમાં આખું ભાઈ ચાલે આખું ભાઈ ચાલે મારાજ ને કઈ રોકાવ મળી રોકાય પણ હવે તું અહી રોક મારા રીરા ને પડે છે હું હવાર માં તને રોટલો ને માખણ ને દહીનો દરબો આપીશ ખાવા હો પણ તું રોક મારો છેવટ માં ગે ભગવાને જયારે પછી સ્વરૂપ દર્શન આવ્યા ત્યાં જ ચડ્યા મારા મારાથી બોલાઈ ગયું તમ દોશી માં રાજી થઈ તમે માગો માગો મારું ડબા તો આ મારો આ ભેસુ નું નથી તો સીમા એ કાયમ કઈ હું માગી તારી પાસે ભેસું છે વીરા જેવો દીકરો છે અને આ બધું આનંદ છે આ તો તે કહ્યું એટલે મેં માગ્યું જો આ જગત જીવો જો ભગવાન દાદી થાય તો આઈ નું માગે પણ આઈ નું કોઈનું હિયું હોય તો દેખાડો કોઈનું ટેજુ નથી અને વૈલાન ભૂલી જાય અહીંયા ચોંટરી જાય છે સૌરોદા અને એ જે પુરુષો સહીકુ તો સૌરોદા એ ખલું પૂર્ણ તારામાં જેણે સૌરતતા બાંધી શું ના મિત્રાચારી નથી સુરત શબ્દ લીધો સુરત અને મિત્ર વચ્ચે બહુ અંતર છે સુરત સખા મિત્ર એ બધા એકાર્થ જેવા દેખાય અંતર બહુ છે તો અહીંયા કરતો સૌરદાર તારી સાથે જેણે સહરદ બાંધે સંકલ્પ કરવાનું છૂટું નહીં તારો સંકલ્પ મારો મારો સંકલ્પ તારો કઈ સૌરદ કહેવાય એમાં અલગતા રહેતી નથી મિત્રાચાર્યમાં વ્યક્તિ અલગ થઈ જાય હૃદય અલગ રહી જાય મિત્ર ઉપરથી કહેવાય હૃદય નોખા હોય એક ને આ ગમે ને એકને આ ગમે સૌહ્રદ ને ત્યારે હૃદય થઈ જાય જે આવા તમને જાણીને પછી તમારી સૌરદ ભાવ જેને કહેવો ને એ ખરું એ તો પવિત્ર પવિત્ર કરે છે કરતો થઈ જાય ઉલટો તો ઈકરો સૌર હતા તારી સાથે આવું સૌરદ પણ જોડાઈ જાય તો તું જેમ અનેક ને પવિત્ર કરે એમ એવો ઈ કરતો થઈ જાય સંતરૂનવુ કરો સ્થિર પછી જો ના રુ મેં ભોએ નાર મે પછી ભગવાન ગયો છે અને મારો સંત એમાં ક્યારેય તે પણ આ દ્રષ્ટિએ પહોંચ્યા પછી આપણે આ લુભડા તો સમય પહેરી દીધા એના થઈ ગયા ને બધા ભગવાન ને હરે આવી ગયો લુબડા ને એટલું ચાલુ કયો હવે જો તમે આવા બનો તો ભગવાન ને તુલ્ય થઈ જાઓ જો સારું રહેવું સમય પાપી માં પાપી હોય પણ આવા ભાવ માં આવ્યો એટલે એ જ મારો અને એ વિમુખા તમને ઓળખતા જ નથી વિમુખ મુખ હવે આપણું મન આમ છે મારે આ દિવાલ કઈક એનું વર્ણન કરવું કેવી રીતે વિમુખ કહેવાય અવનું મોઢું આ જગત માં ભગવત સન્મુખ જેનું મોઢું નથી બોલો કહેવાય મુખ છે ઘડીએ ઘડીએ ભગવાન આડા આવે નથી આવતા જોવા માટે કહેશો હું તમને કહું તો તમને દુઃખ લાગે પણ આમાં કહે છે ને તો એક તો સૌરોડા એ પુનંતી પણ વિમુખા ન જોઈ શકતા નથી બધામાં એ ન બીજા પવિત્ર કરી શકે ગીરા પશુ એ ભયું ભર્યું છે જે ભગવાન ને જોઈ શકતા નથી પછી ભલે દેવતાઓ મોટા હોય મોટા દેવતાઓ હોય તાન નથી એને પણ પશુ ને એવું લાબડો બધા નાથી ખેડૂતની રાસને આધીન રહેવું પડે છે ને બ્રહ્માંડ ના અધિષ્ઠાતા દેવતાઓ એ પણ તમારી આજ્ઞા રૂપી રાસ ને આધીન થઈને જો આવી દ્રષ્ટિ આવીને માણસ હોય તો દેવતા ને માથે પગ દઈ ને દેવ એનાથી બહુ જ પછી તો દ્રષ્ટિ બલટાયા પછી ઓ પણ દ્રષ્ટિ બલટાણી ને મેં ઉભો થઈ એમ કે પશુ નવી ગીરા લીધું ધાન તો ઈ ખો તો ખલું કેટલો મહિના છે ભગવાન ને જોનારો હોય એને શીખી ગયા છે પણ આટલું સાંભળે તોય સમાધી થતી જાય છે એને આપડે ક્યાં કહી જાય છો તમે દયાળુ છો અર્જુન ભક્ત એ પાછા એને આશરો આપે છે હવ આપે છે ભગવાન એને આશ્રો આપણે ્રીહરે ભક્નાવેતર્યાવ સ્વરૂપ તવક્ષ પરીચર્ય તમારા સિવાયના બીજા તમામ સુખો નો તિરસ્કાર કરી નિરુત મૃત્યો મસ્તકમ ભગવાન ભક્ત ભગવાન સિવાય કોઈ પણ સુખ ઈચ્છતો નથી હવે અત્યારે આપણે ધાર્યું કરીએ કોક બાબતમાં તો એનું સુખ ગણું ને હગવાન ભક્ત ધારુ કરતો હે આ માર્ગ એવું આ માર્ગ ધારુ મસ્તક નિયત મૃત્યુ સૌરદા મૃત્યુ ને કોણ જીતી કૃષ્ણ અર્જુને બાણ માર્યા કૃષ્ણે તો બાણ માર્યા નતા માથે બેઠાયા હતા પણ અર્જુન ના બાણ થી વિંદાઇ ગયા ત્યારે ખરી રીતે અર્જુન દુશ્મન હતો એના બાણ થી બિંદાણા પણ દ્રષ્ટિ પિતા જયારે માર્યું ત્યારે એ દ્રષ્ટિ લાવી આવી ત્યારે ખરું કઈ દ્રષ્ટિ ભગવાન છે આ એનો ભક્ત છે એ મારા કલ્યાણ ના કરતમ છે અમે અમાય ભગવાન ની સાથે અર્જુન થવું પડશે પેલા મોડું એમ ઈ બતાવે છે આપડે નગર ભીષ્મ બોલી ને આનંદ કરીએ ભીષ્મ સ્તુતિ કંઠ થઈ ગઈ હોય સ્તુતિ કંઠ થઈ ગઈ વાન પશુ ની વહેબના પશુ ખીલે આવી દ્રષ્ટિ મીનાના ભલે મુલા દેવો હોય એ પશુ ની માફક તમારી બેઠા છે અને આવડો આ બધાની માથે પગ મૂકે આવા જે મહાકાળ ઉપર પગ મૂકે અને આગળ વધ્યો જાય આટલો ફેર હવે આ જગત સામાન્ય વાત આવે ને તો માણસ ભર કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એની ઉપર તો બોલાય નઈ જશે હ વેદો શું થાય એની ઉપર પગ મૂકનારા આ હોય તમને બ્રાહ્મણો બધું ચારે બાજુ જોયું નથી અને કાન સાંભળ્યું આ પાડે આમ થો બોલાય નહી એટલે આ પાડે કલે નો ઉતરે પણ શાસ્ત્રો શું કે હવે એવી મોટી સ્થિતિ આ જીવને ભગવાન આપે પણ જીવ લેવા તૈયાર નહીં આ એ દુઃખ છે એ સ્થિતિ કેવી કેટલી અઘરી છે એને જોઈ શકતો નથી